મકી આત્માની બરિહારી દોરી કમકી આત્માની બિહારી દોરી દેહનથી પણ આશિષ આપે જો आदित आपे जोशती महा आत्मा तेज परे उपयोग महा आत्मा तेज परे उपयोग જગતલ્યાણક મહાવિદેહિ તે સતિ જગતલ્યાણક મહાવિદેહિ તે દાદ બજાર સાખીએ અંજલી દાદ બજાર સાણી અંજલી વાત તમારે તમે પોતે નથી એ તો આરોપી ભાવ છે તમારું નામ છે નામ નું જાણવું જોઈએ જન્મ લીધો નથી જન્મ લઈ લેવાનો હોય ને સંધાસ શક્તિ નથી વધુમાં કોઈ જન્મ નથી સ્વતંત્ર શક્તિ નથી આ તો કુદરતી કુદરત શકતી આ કુદરતી શક્તિ ખુદ ની તપાસ તો કેવી રીતે થાય કે વાંચન કરીએ શાસ્ત્ર વાંચીએ ખુદ ચલાવેલાવે ના તો ખ્યાલથી રીતે આવેદ ખુદનું વર્ણન જ નથી ખુદ નું વર્ણન નથી ખુદ ખુદ અવર્ણનીય છે અવસ્થા હશે એટલે વાણી બોલી શકાય એવું નથી વર્ણન કરી શકાય એવું નથી ખુદ એ ખુદ ખુદા થયેલા હોય ને ત્યાં જઈને બેસે ખુદ તંદુર પડે ખુદાયા હતા ને માનવ જુનુ ને એનો માનવ જન્મ હતો જોયું નથીન છે તો એમ કે છે શાસ્ત્રો તો એને લેખા છે ને એમ કે છે હા પણ સાધન છે તો એ સાધન રહ્યું સાધ્ય ના મુકાય ને સાધન તો બરોબર સાધ્ય મુકાય નઈ અંદર ના એટલે સાધ્ય જ્યાં જ્ઞાની પુરુષ હોય જે ખુજા થયેલા હોય ત્યાં આગળ આપણે એવું છે તે આ ફૂટબોલ ના પોતાના સત્તા જ નથી પોતાના હાથમાં આ તમારી ભેગા છે તે સત્તા નથી મારી સત્તા નથી આ સત્તા નો જોઈએ બરાબર એ સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે ઊભું થયેલું છે જન્મ જન્મો બધા વિજ્ઞાનિક રીતે છે આ ડેવલપ છે સાયન્ટિફિક જે વસ્તુ બનાવી હોય બની શકે તો કે સાયન્સ એટલે જે વસ્તુ બનાવી હોય ને કેવાય ને એમ કે સાયન્સ એટલે શું કે વસ્તુ ના સ્વભાવ એના અવસ્થાઓ બદલાયા કરે છે બે બે ત્રણ વસ્તુ ભેગી થાય એની અવસ્થાઓ બધી બદલાયા કરે મૂળ અવસ્થા સુધી નહીં બીજી અવસ્થાઓ એક આપણે અહીંયા આગળ કર્યો કે શું નેકર છું પાણીનો એ જોઈ જમશે આપણે કઈ લેકર હોય તો તું એને ઓ એકલું જ આપીએ ઓ ટુ આપીએ તગના બને ઉપાય થઈ જાય સ્વભાવિક આ બધું સ્વભાવથી જગત ચાલે વૈજ્ઞાનિક જગતી આ તમે મનુષ્ય થયા છો એ મનુષ્ય થયા છે સ્વભાવથી થયેલું છે બધું કોઈ નહીં બીજા દેશ માં કોઈ કર્મી ગતિ નથી કેટલી છે કર્મી થોડી થોડી ગતિ છે કર્મી ગતિ બીજી રીતે સાહજીક છે એ લોકો કેવા છે એ લોકો આપણો ધર્મ કેમ માનવા માંડે હરેકળાટ બહુ છે એટલે કોઈ પણ રસ્તે તમે કઈ બતાવો એટલે બધા ઠંડક ફળ છે ખાલી એ લોકોને જ્યાં વિકલ્પ હોય ત્યાં કર્મ હોય ક્યાં હોય વિકલ્પ હોય ને એ લોકો વિકલ્પ નહી સાહિક તમે સમજાય એ વાત સાહજિક સમજાય તમે સાહજિક સાહજિક આ ગાયો બેસો જે મારકડી ગાય હોય ને ત્યાં નામ ના દે મારના ફરી અને ના મારકડી હોય ત્યાં નાનું ઝોકડું ઝીઘડો ધારે તો ના મારે એવું સાહજિક લોકો છે આ એટલો જ દેશ વિકલ્પી છે આપડો આપ સમજાય ને એટલે કર્મ અહી સમજાય છે છે ને માનવજનક છે કુતરો છે હા એ બધું છે પણ એ તો સ્વાભાવિક રીતે છે પણ તે કરો પ્રકાર નો આપણા જેવા કર્મ નથી હોતો આપડે તો અધોગતિમાં જતો રહે દેવગતિમાં જતો રહે અને મોક્ષ પણ જાય એ લોકોને મોક્ષ મોક્ષ નો અધિકાર નથી કોઈ ઇન્ડિયા સિવાય કોઈ જગ્યાએ મુક્તિ ની વાત કરીએ ને એમ સાંભળે સમજે એની બુદ્ધિ થી પહોંચી શકે છે ઇન્ડિયન ડેવલપમેન્ટ અભ્યાસમાં બહુ ડેવલપમેન્ટ હું આપણે આપડે બધું ડેવલપ થતા થતા આવીને અહીંયા આગળ ઇન્ડિયામાં છેલ્લામાં છેલ્લું ડેવલપમેન્ટ છે એટલે ત્યાં આગળ જ્ઞાની પુરુષ મળે જે પોતે છૂટેલા હોય તો સ્પર્શ ના કરતો હોય કસાયો સ્પર્શ ન કરતા હોય ની અને સહજ સમાધિ રહેતી હોય એ આપણે કરી શકીએ કારણ કે મોટું દાન આપવા આવેલા પુરુષે દાન આપ્યું એ આગળ નિરંતર અહીત કરી રહ્યા છો નિરંતર અહીત કરી રહ્યા છે ચેકાનું પણ હિત નહીં કરતા એટલે જાગવાની જરૂર છે મનુષ્ય ઓનલી સાયન્ટિફિક સાયન્ટિસર પૂછે છે કોણ ચલાવનાર કોણ કોઈ ચલાવનાર કેમ થાય હાથમાં જ આપી દે ચાલે જ્ઞાની પુરુષે આખા બ્રહ્માંડ ના સ્થામી કેવા આખા બ્રહ્માંડ ના સ્વામી તમે પણ બ્રહ્માંડ ના સ્થાની પણ તમને દેહ માલકી મારો દેહ છે મારે માલકી પણ સુધી લેલું છે વાણી પણ બોલે હું બોલ છું તમને એવું લાગે હું બોલું છું બોલો પોતે કરતા હોય બિચારા પણ કરાવવા હોય તો માદકતા કરવાની જગત માં છે ને હું તો ઊંઘ જ છે ને પછી માદકતા કરે હું તો ગાય ઊંઘ જ છે માદકતા કરો સમજાય માદકતા આ ક્રિયાઓ માદકતાઓ શું કરે બીજો જ્ઞાની પૂરું હોય નહીં પોતા હોય ત્યારે માદકતા કૂટે પડે ના પડે પછી પડી ગઈ ટેવ પડી ગઈ તો પછી પડે ને ધ્યાન ના પડે સમજાય છે ઊંઘમાં પોતાનું અધિક કરી રહ્યું છે ત્યાં આગળ જ્ઞાની બી કેટલાક જાગ્રત હોય જગાડે બીજા ને અને જગાડે ત્યારે છૂટકો થાય છુટકારો થાય આ કશું કશું ઊંધું કરે છે થતું કરે છે સારું ત્યાં મોક્ષ ના હોય ક્રિયા એ કર્મ કેવાય શું કેવાય સત્ક્રિયા હોય તો સત્કર્મ કેવાય પુન્ય બંધાય મોક્ષ બધું ભાન જ ક્યાં થઈ ગયું પોતાના હિત નો બેં થશે ભાન જુ જાગૃતિ પોતાની હિતા રાતે બાર વાગે ભૂખે પડી ગયા હોય એની કિંમત નઈ ને લોકો બીજા લોકો આવે છે પણ જ્ઞાની પુરુષ બધા માસ જેવા મા જાણે જ્ઞાની પુરુષ બે હજાર પરમાત્મા જેવા ગયા બે હજાર રીતે પરમાત્મા જાતે આવ્યા બધા ફોલ ભણે આપણને બધું કરું આપડે ઉકેલાઈ જાય એટલે હું કેવું હંમેવાનું હંમેદારી પછી મનમાં શું માન કરે તો જ્ઞાની પણ ક્યાં હતા ખબર નથી આવું ભાઈઓ કેવું ગયે છે ભાન જ ક્યાં મેં પરા નથી સંસાર જાળો તો મહાદુખી એક ત્રણ વાર તીખે બેન એક નહીં કપડો મરી જાય થાય યા પછી આખી ઢીધી રહે છ મહિના પછી ગયા જાગ્રત ભાન જ નથી ત્યાં કોઈ પણ પ્રકારનું ભાન સંસારી સંસાર માં હીત પતા ત્યાં થાય ના થાય તેને ખબર છે પોતાના ઘર ની માણસમાં સાધુ આ દરિયો અને મન સામ ધર્મ જ કેવા કેવાય ધર્મ કેવાય ઘર નો નામ ભર પોતાના <laughs> પોતાનાથી સંસારી દુઃખો થી મનો જાય મને જાગર દેલી પણ નમ કરી જાગર કે તમારા વર્સે છે કે જે સિગરેટ લેતો છે કે આ તો મને જાગર આ મેન પ્લેસ માં થાય એ ગરમાઈ લે છે એટલે સાગર કરકે થાય સંતાઈ જાગર કે કે ઉરે થાલા કેમ દે છે કાપી સમજણ પડશે બે કે આ અચ્છા બહુ ગોટક વાત હોય પરાય ને કાઈક કાપી તો કે આ સાતો બસ ઓર ની ની નઈ નારી કો કીતા સંગ હોય નારી કો ખાલ માં એકલ હોય એકલ હોય એને થોડી લાગે તમે જુદા આ કોણ જુદા તમે જુદા હાથ જુદા તમે જુદા વાંસો જુદી તમે જુદા જીભ જુદી તમે જુદા દેહ જુદો તમે જુદા બુદ્ધિ જુદી તમે જુદા અહંકાર જુદો તમે જુદા બાપ દીકરી એટલે વાંધો નહીં બાપ ને દીકરી ના ભાઈ બાપે નથી દીકરી નથી તમે જુદા એ જુદો છે આ તો આપ આપ નીકળે ત્યારે આ વાત કરે આ નીકળે કે એ આપણે કશું ગયે સાબ નીકળે જદે માઠા કરે તમે જુના છો ના કે તો તમે વાત કરી લે કે તો લાતી જ તમે ક્યાં સાબ જે પાજો ગર સમ આવે એટલે તો કરો હે કે તો આપણે કેવાનું છે એટલે હું ભાગ છું આની કોણ કહેવાય બોલે કે હું ફાટ ન બોલે ઓર તો હું કાઈ ભાઈનો નથી આ તો उधर સમજાય લે આગેથી નથી લસા આઈસ મને ખાતા હતા ને મિતરામાં આઈસ આઈસ સંગ્રહ નહી ભાઈ નળવાક લેક દર્શના બવા હવે આ લક્ષમાં જી રેકળાફી એ રામ ભલે કિને બજેલી રહ્યા આ રામ તમને કે આ લખું પાસું આ તો અંતે ઇટ મુકેડા મને ખબર લાગ્યા તો બગવના કે આવું ભુગે નોકર કહેતા કે શું છે દાખલામાં આ આ તરીકને આ લખતા નથી આ તો કંઈક નહી જતો નથી આ તો એને આ બધી ચીજ મતલબ બવે કે કામ કે તેમ ન બિલ્યા છે નથી પણ એ આપડા જો આ દેવેને એકલી પણ મને મારો કેવો મજા આવી આ દેવે એકલી પણ મેં મારો કે દાળો નમ તો તમે એમ હે તો સુગળ હવે તમે તમારી બંતા છે માય કાકે બધા કાય ને થોડી મની તો છે તો વાડી છે મને ન મને નહી લાગે બધું મને ચા પીયા નહી હા બકા મને તો કેમ કેતી જાલ કે પોતે ઓ થાઈલેન્ડ તો કાકાને થી બેન ડો વી સંકહે ને મે બેન સંકહે મને તો બોલ દઉં ને કે કદા હું પાડો તને દીકાય નતી આ તમને કે એટલે એટલે ઇન ફેર બલે મે સે જો દે જે પાહયા કે હે ના દે ઓય બાઈ નરે જન જ દાદા છે જય સચરામ જય સચરામ જય સચરામ આખા વિશ્વ નું કલ્યાણ કર્યું કલ્યાણ કર્યું કલ્યાણ કર્યું કલ્યાણ ભગવાન heva uh -huh. me no <tose> lo ગતા ભ